નાખી દેવા નહીં વ્યવહાર ચાલે બહુ ભાઈ કેટલા ગુરુ કર્યા હતા ચૌદ એટલા જ નહી દુનિયા ના દૂર કરવા જોઈએ અસર થી જાય નહી અસર થી જતી રહે શાંતિ થાય સારી રીતે રેજ માનવા એ લોકો થાય નઈ કહ્યું આવું બટક બટેક તો અનંત આવતા તું કર્યા જ છે ને બીજું શું કર્યું પણ લોકોને મલેની એટલે ગમે તે દુકાનમાં બેહી જાય ને દુકાનમાં બેહી જાયે પડે ને હા કોઈને તો દુકાન પર જવું પડે સંતાનીનો તેજ લાવો ને નગર બોલ તો દેરાઓ ને તો આ થી છે આ કે છે તો અતમરીય છે આ એટલે બહુત બહુત આ બધા લોકો કે કેસે મળી શકો કેસ કરો તો બસ સમજેશો વાત કરો કે કરો કે કરો કરવા કે કેદ જતી જાય કરી કરો અધિકંત જાય બોલ માનવા દે કે છે હવે મેં લીધું એવો માનવામાં આવે છે બેસે તમે જેને મોક્ષ કહો છો એ કોને મોક્ષ કહેવા માંગો છો તમે છે ને અંદર જન્મ મળ્યા ના ચક્કર માંથી જન્મ મળે ના ચક્કર માંથી નીકળી બે ત્યાં સુધી પણ આ બે છૂટ્યા પછી શું પછી એક બે અવતાર થઈ ને પછી સીધા સીધે ક્ષેત્ર છે તેક ક્ષેત્ર સમે તેક તે બોકી દેખાય છે કોનામાં લોસમાં તે તેક ક્ષેત્ર છે ક્યાં જાય તો એક ટુકડો કરે તો વિનો મો મો ત્યાં જમ એકનો રોબા નહી એટલે એટલે ને જબરજસ્ત રીતે હા બરોબર છે એટલે ગરજ છે એટલું કઈ ઘરવું બીજે બધાયા છૂટી જાય થોડું છે નીકળવાનું છે એના માટેનો રસ્તો છે પછી ફસવાનો ક્યાં થવા નીકળવાનો રસ્તો છે ફસવાનો સવારે ક્યાં બધા પહેલેથી તમને હાજર કરીએ મોકલી દેવું પડશે ફરજીયાતું પડશે ફરજીયાત મોકલી જવું પડશે એ તો કોઈ ઈચ્છા છે આપડે કઈ વિચાર કરી ચિંતા થઈ નથી બધા ગુરુ ચાર ચાર ગુરુ હોય બાળકોમાં કહ્યું કે મહાવીર ને તમારે ખાલી ચાર ડિગ્રી નું અંતર છે આપે કે મહાવીર સ્વામી ને આપને ચાર ડિગ્રી નું અંતર છે ત્રણો સાત્રી છપ્પન નાના સંતો જે સંતો અને થઈ ગયા એમને દાદા ને કેવું અંતર મીરાબાઈ થઈ ગયા મીરાબાઈ ને થઈ ગયા ભક્તો થઈ ગયા બાળ પર ભણાવનારા બધા સંતોષ બધા બાળકો ને એ બધા ને આ જરૂર બધા અમારે આવેલા દરેક નીચા આ હોય જા ને એ થઈ લાવે કે તમારે ના આવે નામ છે અને આવે તો પુલ થાય તો હોય નઈ એવું થોડા છોકરા હોય છોકરા હોય મને મોટો વિચાર નથી ગુરુ થઈ બેઠા જ બધા ઉપર બેઠા જીવન ગુરુ તો એનું નામ કે વાણી બોલે વતનબળ વારો હોય આ તો ગુરુ બીડીઓ બેઠા હોય કે આપણને કઈ બીડીઓ છોડે પોતા ક્રોધ માન માં આવેલું હોય આપણને કઈ ક્રોધ માન માં આવેલું છોડો એવું આ ખેડી બેઠા હિન્દુસ્તાન પણ ધારા છે સે કરે માલ તેથી આધારે બગડી ગયો માલ વતનબળ હોય વતનબળે ત્યાં બોલે એવું કિરાંત પ્રણમ બને વતનપાલ ત્રણ હજાર હવે આટલું વતનબળ ના હોય હું તો નો નતો જતો હતો તમે કઈક એવું બોલો કે મારે નહીં એનું પરિણામ પામો મારું જીત તેમાં રહ્યા કરે શું કરે કરવું કરવું કરવું કરવું શું કરવું છે કરવું કરો તમે અંજાર ના સંત કેરાય ને તો સંતાય બહુ સાપે પણ કહેવાય પણ હજાર એવું કઉ છો કે આપડે કઈ માથા કરીએ કાર્યા કરે તમે તો કહો છો એ પુસ્તક વગાડશે તમારું આમાં શેર શું પડે જો તમે જીવતા કશું કરી શકતા ન હો ત્યારે તમારે આ પુસ્તક મળેલું નીચા નાનું તમારા શક્તિ ના હોય પાર હોય શાંતિ થાય તમને જો થઈ ગઈ તો તમને સજે તમને શાંતિ નહીં હોય તમને કેવી થાય છે ના પોતા સારા હોય છે ના એ ધોખા હોય ને સારું કહેવાય મહેનત કરીને પોતાનું એ બઉ સારું કેવાય સારું કહેવાય પણ છતાં વતનભાઈ તો જોયે જાત મહેનત કરીને ખાવ આપણે આપડે તમારું વતનભાઈ એવું બોલો જેથી મારું ભાઈ થાય છે બરોબર વતનભર તો મુખ્ય વસ્તુ વતનભર કેમ આટલું લુજ થઈ ગયું વતનભળ વતનભર કેમ રોજ થયું પર્યા શું કહ્યું અમૃત જોડે ગયેલા છોકરો વિગેતા નહીં આપડે કહ્યું ક્યાં ગયું પછી મને કહેવાય શું આડે તને બાપ થતા નથી આવડ્યું પછી કર્યો અઘરું ફરી સમજો નહીં સમજો નમસ્કાર કરું છું આમ કરું છું પછી મને અહંકાર મળે મને કડો છે આરો નથી બાબા જય સચીરા એક વખત નહીં પોતા છે તેમાં વતન બળ ની જરૂર છે તો ભમાઈરા બધા પૂરા કરે વતનબળ નાખું જગત ભમાયડા ના રાખી સિસ્ટમ કાકડા અંગાર છે તે આ અંગાર તે ટોપ નિયર અંગાર ટોપ બધા ટોપ છે કારણ કે નું ગરમ થઈ રહ્યું છે પગલ નયું પૂરે છે શું નવું પૂરે છે તે ટોપ છે પગલ ટોપ માં પૂરે છે પોતાની કોઈ સત્તા નથી બિલકુલ એકસન્જોગો ને કહીશિફિકન્સિડન્સ છે સમજાય કે નહી તમે સમજાય મિસ્ત્રી ચિંતા કરે સુપાધી કરે અકળામણ કર્યા કરે એ બધા નિરાશિત કહેવાય આ ગાયો ગાયો ની ઘટના ચિંતા ચિંતા ની આક્રમણ ભૂખ નું હોય ભય ની વેદના હોય તો ચિંતા આક્રમણ એને જોઈએ છોકરા ભાઈ આ ગાય બહુ નિરાશ્રિત છે એમાં હિન્દુસ્તાન ના નિરાશિત કહેવાય ના આશ્રિત વાયુ ના જે શું ભગ હોય છે તે આપી જાય કે ભગવાન આવતા ભગવાન અને આ તો કારું છે પાન છે શું છે તમારે તો હું કરીશ એવા બોગવિક લાગે છે તમને એટલે સત્તા આપડી મારી હતી કર્મ સત્તા એટલે ચિંતા કરી પણ નિરાશિત થયા નિરાશિત ભગવાન કહેવાય તું કરાયેલો ઊન ઊણ ઉખા હિન્દુસ્તાન લખું જ પુસ્તક જેને કેમો ક્લેમ કરવા જ કરી શકે અને આખા વર્લ્ડ ને ટોપ લખ્યું એ બધું પુરવાર કરવા તૈયાર આમ ઉભો થઈ કૂદે આપડે જગ્યા આપી દે પણ બેસી ને એ પાછો પર પછી કોઈ ખરે છે આપણે જેટલો એમાં પાવર ભરેલો છે એટલો પાવર છે કુદે છે એવું આમાં મનુષ્યો જીવ માત્ર પાવર જેટલો ભરેલો છે પાવર ને છે અને કુદરું પછી પાવર ભરે છે કરતા પણ બંધ થાય કરતા પણ કોઈ બેઠો નથી કોઈ બાપો બેઠેલો કરનારો કોઈ બેઠો નથી ભગવાન બેઠેલો કરનારો બેઠો નથી ભગવાન તો કરતા થાય તો પહેલા બંધાય પાછું ભગવાન બીજી શક્તિ છે હું તમને સમજાવીશ જ્ઞાન આપીશ ચાલુ સમજે કે નહી સમજાવવા છીએ આખું જગત ભટકાવીશું અને ભગવાન ને ક્રિએટર માણસ કુંભાર માને ભગવાન કુંભાર સ્વ આ વાહનો ઘડવા માટે પાડન બેસ ના પેટમાં પેસી ને પાળન ઘડે તો કોઈ ના સાહિત્ય છે કોઈ ગુંભાર નથી ટકા કહિસ્ટ ગયું છે ને ક્રાઈ છે જેટલું સમજવું સાચું છે એનું ભાઈબંધ દિવાળ રીતે પગલ ઇર પગલ ભેગું છે આ જો એમ કઉ છું આ વખતે ના દેખાય બીજી વખતે જોઈએ દિવાળી રીતે પગલું ના એટલે જૂનું નથી લાગતું ને બધા જૂના વાક્ય થી માર્યા ગયા છે નવું વાક્ય લાવ હું કહી ગયું બે બે વા્યા કરે કે રીતે ભ્રમણા થઈ જ કેવી દોરી દોરી આ બે વાક્યો બેટલાસી બીજું રસી કરનાર કોઈ મદદ નહીં પેલા સબસીડી મૂકીએ અને હજાર રૂપિયા સવારું ફૂક છે ત્યારે હંજાર રૂપિયા પાછો રાખી અને સારી બુદ્ધિ ની કસરતો કરાવી શું કોઈ બુદ્ધિ થયા કસરત કરાય કરાય કરાય તારીખ વીસ દસ મહાત્મા શાંતિભાઈ ગર્ભ શું છે સાપ સાપ સાપ ની વ્યાખ્યા સબ્જી અખ્યા છે અને ગર્ભની વ્યાખ્યા સબ્જી અખિયાર ધર્મ એટલે પાપ અને પુણ્ય સંસાર ધર્મ ધર્મ બે પ્રકારના એક મોક્ષ નો ધર્મ અને સંસાર ધર્મ બે ધર્મ સંસાર ધર્મ પાપ અને પુણ્ય અને મોક્ષ ધર્મ પાપ પુણ્ય નહીં દુઃખ જોઈ તો દુઃખ આપો સુખ આપશો તો ડેબિટ થશે દુઃખ આપશો તો ડેબિટ થશે પાક આપેલું છે પાછું આપવા આવે છે તમે જે આપેલું છે પૂર્વે પાછું આપવા આવે છે તમારે ધબેગા દેવાનું નવું નવું વેપાર બંધ તમને બે ગાળો મળે અહંકાર નહી થવું મોક્ષ કર્મ પણ જે મુક્ત થયેલા હોય છે તે બે દિવસે બે દિવસ માં થયેલા છે તે મોક્ષ આપે મુક્ત થઈ રહ્યા હોય ના હોય ના હોય ત્યારે થયા કરે શું તમે ધ્યાય નક્કી કરજો કાલથી તમારે તો સુખ જોયું સુખ આપજો બધાને સુખ જોયું દુઃખ આપજો જે તમને ઠીક લાગે તે આપજો જૈન ધર્મ હિસાબે અમે પાલન કરીએ છીએ જીવ માત્ર ને હા ચાલે એ જીવો જેને ત્રાસ પડે છે એવા જીવ નામ ના રહ્યું ના ત્રાસ લાગે તારે જેને ભય લાગે છે લાગણી વાળા છે આપડે તમે તમે મગ કે મઠ નાખો પાણી નું બનાવો તો બીજા લાગણી ઘૂટે એમાં ચેતન લઈ છે કોને બનાવેલું લાગે છે જગત બરોબર મહાત્મા મહાત્માઓ આત્માઓ હતા એમને બનાવ્યું છે મહાત્માઓ એ આત્મા જ હતા એ આત્માએ બનાવ્યું છે એમ મારું માનવું ના મહાત્મા સંદાસ જવાની શક્તિ નથી આગળ જન્મ નથી કોઈ ભગવાન નથી બનાવી શકેજાવ તમારે વાસ્તવિકણું છે જાણો એને ખબર નથી પગલ પગલું હું જોઈને બોલું છું આ માન્ય આપડે ઘણી વાર તો કઈ તારીખે કઈ કઈ ડેટ ઉપર ડેટ મજા હતા કે છે તમે ના જાણતા હોય તો ક્રિએટ કર્યું થયું કેવાય ક્રિએટ થયું એટલે જગત આ અનાદ અનંત જગત લોકોને સમજ નહીં પડવાથી આપડા સર સાધુ એમ કે ભગવાન બનાવે છે સમજ નહીં પડવાની લૌકિક સમજણ હોય બધાને વાર્ષિક અંદર જ ના હોય ને વાર્ષિક અંદર બાકી ધંધા ની શક્તિ કોઈને નથી કૃષ્ણ ને નથી મારીને નથી કોઈ ચિત્ર નથી મને નથી અને તમને નથી ભેગા કરીને પૂછ્યું નઈ જયારે ઉભો હોય ના હોય એવું ખબર ના પડે પ્રકૃતિ નતાવે છે તેમ નાતે પતિ કે સમજાયું ને સાસું પડે રાતિક નહીં જાણવું પડે પગલ પગલ થયેલું છે આ વિજ્ઞાન થી ઉભું થયેલું છે માણસ ભગવાને કોઈ કર્યું નથી વિજ્ઞાન થી ભગવાન પણ સપડાયા છે વિજ્ઞાન માં પોતે જ પધલ છે પધલ પણ ત્યાં ભગવાન ચિતરેલો નહીં સમસલમાન શરીર મજબૂત થયો વાળો ત્યારે બગવા હું આવ્યું આ સુજો કર્યો આમ કર્યું બગા ખાવા માટે આ કુણીક લાગી જોડે વાવ એટલે જોડિયા મારે કીવું લગાયા ત્યાં અલગ કુણી આગે દાડે પોતે હજાર માંગી ચાલે અલ્લા ની કુણી માં કોઈને અત્યારે ઠંડક થતી નથી આખો દાડો અકડેલા ને અકડેલા બુજેલા ને બુજેલા કારણ સાધો માર્ગ જ મળ્યો નથી સાધો માર્ગ જોયો નથી જાણ્યો નથી સાંભળ્યો નથી સાંભળ્યો નથી કોઈ કાય નામ આપી વાપી રે મોક્ષ જેવું નથી આવું આવું ક્યાં સુધી પડ્યા રહેશો નથી ફરી આવી ફરી આવો દ મુક્તિ આપે કામ એટલે આવું વાપી ના રે ચાલો હું આવી રહ્યો હતો ભટકવાના કેસ આગનું બાણવું જોઈએ આપડે જણાતા રાખી પતહે 12 વર્ષ લઈલા ને બાર વર્ષ બાર વર્ષ બધું ભટકવામાં જ ગખ્યા પછી ના કે બદો ઓ ભરાયા પાણી માં ગયા તો બાકી શું રહ્યો બાકી પાણી માં ગયા બધા પુત્ર કર્મા માં પહોંચ્યા છે ને ભાઈ તો કર્મા માં ગયા છે આદ્યાની સરા બાજાઈ ન શકે મંડાઈ છે ને એટલે કે છે માન લે હર શવત માં ગયા છે કંઈક કરે બધા સીધું બોલો સિદ્ધાંતભાઈ હારું બોલો જગતમાં જીતું છે પ્રવૃતિ માં નિવૃત્તિ નિવૃત્તિ કહી ગાડો વર પછી કૃષ્ણ દેવો થાય બરોબર ને કૃષ્ણ દેવા થાય છે એના માં તમારો નથી બરોબર ઉપાધિ સ્વરૂપે ભેલ છે તમારી ઉપાધિ ઓછી ઉપાધિ વધારે ઉપાધિ ગમ્યા બધી ગમતું તો નથી પણ ગઈ દીધી છે એટલે હવે એને પૂરી કરવી પડે છે ગમતી નથી છે એટલે પૂરી કરવી પડે હા પૂરી કરવી પડે જાય જાય ક્યાં પાસે બાય વર્ષે થાય નહિ થોડું મોકલું એટલે કેટ્ટી ખુદે છે કયા અવતાર મટ્ટી નહીં મળી હોય દરેક આવતા માં બચ્યા બચ્યા બચ્યા વગર બચ્યા વગેરે રહ્યો નહીં તો બચ્યો હોય પણ વરાવતું છે મનો કુદરતી વરસાદ હા આ બધું વિજ્ઞાન વિચારે છે કુદરતી એટલે વિજ્ઞાન ગુજરાત નો અર્થ જ વિજ્ઞાન ઇન્દ્રલા કેસ ઉપર એ બધું પડે હાથ શું આવું આપડે બેન પર ધર્મ છે એવી વસ્તુ સમજતા નથી અધર્મ મારવા દુખ આપજો લોકોને સુખ આપજો સુખ જ આપવાનું સુખ જ આપવાનું ને તમારા પાસે જાણવા માટે આવેલું હતું કે ધર્મ શું સાચો ધર્મ સાચો ધર્મ એટલે શું ધર્મ ધર્મ બે પ્રકાર ના છે એક રિલેટિવ ધર્મ છે અને એક રિયલ ધર્મ છે તમારે રિલેટિવ નું સાસું છે એક રિયલ નું સાસું રિયલ નો સાસન એટલે આત્મ ધર્મ આત્મવિજ્ઞાન સમજલ નું મોક્ષ નો માર્ગ સમજવો એનું રિયલ ધર્મ એ આત્મજ્ઞાન જે થાય આદર્શ પુરુષ કોને કહેવાય આદર્શ પુરુષ કોને કહેવાય આદર્શ પુરુષ જેને જે આખા જગત ને વિદોષ જોતો હોય છે આખા જગત ને નિર્દોષ જોઈ સોર ને બદમાશ ને લુપ્તા ને દાનેશ્વરી એક જ નિર્દોષ જાણે પણ નિર્દોષતા બે ને કે જુદો જાણતા હોય તો એવું હું દેખું છું આખા ભગવાન કોને કહી શકાય ભગવાન રિયલ વસ્તુ છે ભગવાન અને રિલેટિવ બધું કુદરત ને પોતાની ફરજ સમજી ને કુટુંબ માં રહેતો હોય એ માણસ એ માણસ પોતાનો ફરજ બજાવે છે કુટુંબ માં રહેતો હોય તો એ જે કુટુંબ માં રહેતો માણસ એ પોતાની ફરજ મજાવે છે समझेगे, नहीं, नहीं।, नहीं।, नहीं।, नहीं।, नहीं। जू छोकर <laughs> कर। बापा करें तो नहीं से आप સંસાર આપવું ફરજીયાત છેલ્લા છે લાકડા મુકાય ત્યાં રોટી એટલું બધું ફરજીયાત જ છે મરજીયાત છે મજ્યાત ને જાણતો નથી જોડતો હોત તો આજે હું કરું છું ફરજીયાત છે હું છું હોય તો આત્મા વિશે નહીં આખા બ્રહ્માંડ માં કોઈ ચીજ એવી બાકી નથી જે અહી જાણવાને ના અપાડે આ બ્રહ્માંડ કોઈ ચીજ એવી બાકી નથી જે આ જાણવાને ના મળે તો આત્મા કઈક લગડીઓ ને એ લગીઓ બધી ભેગી મૂકી ઝગડો કરીએ તો છૂટી પાડીએ ત્યારે લગમા બધામાં સરખો છે બિલકુલ ડિફરન્સ છે આત્માસ છે